તમે બોલો આપડે દાખલ શું બોલવાનું શું કર્યું જુદું જુદું નઈ આપણે જેટલી સમજ પડે શું કરવાનું એટલે હવે તમે એનો ઉપાય નથી વાત કરી ભાવ પણ છે અને ખરાબ ભાવ પણ હા બધા કોડ છે ને હા એટલે અમે અમારી કયા પ્રકારની જાગૃતિ હોય કે અમારો આ જે ખરાબ ભાવવાળો કોડ છે એને બદલે એ દબાવવાને બદલે જાગૃત થઈ અને પેલો મનોહર ભાવવાળો કોડ દબાવી દઈ શકીએ એવી અમારી જાગૃતિ કેવી રીતે આવે ખરાબ થાય તો પૂછવાનું પ્રતિક્રમણ છે પણ અમારો કોડ એટલી જાગૃતિ અને એલર્ટનેસ અમારી જો વધે તો અમારી પાસે બંને બટન છે પણ અમારું બટન પેલું થતા બધા એલર્ટ થઈ જઈએ અને આપડી પાસે બીજું છે એ અમારો અમારે ના કોર્ટાયલો છે પણ એ કોડ એક પ્રસંગ આવ્યો ના અત્યારે અમે ખરાબ રિએક્શન આપતા અટકી શકીએ ત્યાં લગી અમુક જોડે વપરાય બધે નહીં વપરાતા મકાન થાય છે બીજા દારૂખોનું ના ફોડે તો એક જન ફોર છે ના પણ એ બધું અમારું દારૂખાનું અમે વિથ્રો કરી અમારો મનોહર કોઈ દબાવી શકીએ પેલા પેલા તો પછી જ્ઞાન આટલા બધા તપસવી જ્ઞાનીઓ મધુર વાણી તમને વિષ્ણુ ભગવાન ને કે વિષ્ણુ ભગવાન વિષય છે એટલે એવું મધુર બોલવાના વિષય જ છે એમને આવે એટલે બઉ જ આંદ થઇ જાય છે ના મારીએ તો બરોબર એમને શ્વાસ છે કે પણ નહી હજુ કરે તમારાબ છે ભગવાન તો ચા કરે ભગવાન જે જે આવતો ભાવે ઘટના પ્રકાર હું કા ભાવતા નથી ત્યારે આપણે આપડે નિમાડા મુકીન કલાક પછી કાઢીએ તો કિન કલાક પછી કાઢી આવતા ભાવે એવું છે કે આવતા ભાવે બાબા સારું થશે આ તો બોલ બોલ કરીએ સારું થશે કે નહિ આ બધું પ્રમિસ નહીં નોટો આવતા ભાવે સારું થશે તમે વિશ્વાસ નહીઠાનો હવે એની પાછળ જવા એવું નથી રહ્યું પ્રોબ્લેમ છે આ સેત બધા માં છે રામ રામ તો જરૂર નથી હવે અમે જે ભેગા થઈશું કે એમને તો કઈ ખબર નથી કરો છો આબોમુ કઈ થોડું તો એવું છે ને આખી મૂળ મૂળથી ના પણ એમાંથી એક થોડું અનગી તો ચખાડો આવતા જાગે છે જળ હોય પેલો આપડે પેલા ઠોકી જાય આપડેરી બી તમે જોઈએ લોન આપો એની આપડે પેલા પસંદ બહુ ભાવ થશે આ ભાવ માં શું થશે તમારી આ જે વાળી જે બચા છે ને એ પૂરી થઇ ગયા પછી એ બાજાર નહીં નીકળે તમારે એ તો પછી મૌન થઈ જવાનું થઈ આગી હા એના કરતા સીધું પક્ષી કેવું આ વચ્ચે આ વચ્ચે મૌન એવું મૌન નહીં હા આ તો બધું ખરાબ થઈ જાય માલ એક ટાંકી ભરેલો માલ ચાલો થાય અડધી થઈ નાખો ખબર પડે તમારો પણ વિશ્વાસ તો છે ઓગણત્રીસ ની તારીખ આવે છે હિસાબ કરતા અને વધારે એ તો વાપરી જયારે પહેલું વાપરવાનું બ્રહ્મ વાક્ય બ્રહ્મ વાક્ય પેલું બોલવાનું દરેક કામ કરતા શબ્દો જે આપી શકો ને બ્રહ્મ વાક્ય કરવા ત્યારે નામ વાત આવે બ્રહ્મ વાક્ય પણ લઘુત્તમ થાય તો લઘુત્તમ થાય તો ગુરુ સંપત મળે લઘુત્તમ થાય તો અહંકાર આ દુનિયામાં બધા દિવસ આપણે લોકો આ લોકો ને સુધાર્યા ગયા ને તે હજુ પોતે સુધી બગડ્યા સુધાર્યા બગડે પોતે બગડેલો એટલે શું થાય આવું રજા આવું એટલે હું વટલી ચાબી આ ના થાય કે તું કોઈ જોઈ જ એટલે અવડો ભરે વાત અવરો ભરે આપણને સુધારી જાગૃત થઈ જવાનું તમને હું સુધારે જેવું કે આપડે જાગૃત થઈ જાય કે હું તમને સુધારી દઈશ તો જાગૃત થઈ જાય જો નફા તો પછી આવી પડે રા ગયા રાખદ કરવાની ઈચ્છા થાય છે જે તમને પૂછાય સર અને આઠ માં એક ક્રિયા કરી શકતો નથી અન્ય અન્ય ક્યાં કરી શકતો નથી છે ભાવરે ટૂંક નો લાભ ના મળે કિંમતું પડતર કિંમત હોય તો તમે એવું લખો પડતર કિંમત આ છે જેને આપી એ આપી પણ બહારના માણસો માં આગળ વધતું નથી જ્ઞાન આગળ વધવું જોઈએ પૈસા સિવાય ધર્મ કોઈ અહેવાય અથવા તો આ બિલકુલ પૈસા અડધી આપો દસ હજાર વધારે નીચે વ્યવહારિક નથી આ તો રિયલ વ્યવહાર રિયલ વ્યવહારિક નથી પણ સોસાયો વ્યવહાર તમારી વાત છે તમારી વાત હશે આગળ વધવાની ઈચ્છા જ ના કર્યા કરે છે આપડે આપડે આપણું ફરજ વધારે કરવાની મેળીરાણ સત્ય બે કેવા નાખ્યું પ્રસાદ આપણને પછી અમે સમય થતી અમારી બધી સમય થતી જશે ને એવું નહીં તમને હેઠાન તકદ તુમ નથી કોઈ પછી કરી શકાય છે એટલે વિદ્ર પુદ્ર કાંતા વેલા જા પડી જાય ને નિકાલ થઈ જાય છે સવાલ ના હતા નહી કામ છે કોઈ બૂમ નથી ભલે રૂપિયા પર કરામાં આવન નથી આવી ત્યારે પડે કેરી વિદિ મને દી દી માના દૈતર પાઈ જોજે આ સગાતો ઓમના દેજો આ ભઈ બેરા દે વિડિયો પક ચા અમે હાલે એને ગતિવાની પ્રયત્ન કરો શું કરું જે તમને ના મી રો નથી ચાલી કેમ કોઈ કોઈ ગયા કેન્ડલ હોય તો કેન્ડ તમારી પાસે ચલાવો છે ને અમને આપી દો પૂરે પૂરો તમે કેન્ડલ ચલાવવાનું બંધ બંધ એટલે પીવો પણ છે ને વ્યવસ્થિત છે આવી ધર્મ કરો કરો આપડી આપણી ઘરે કાયદો નથી તો પછી કાયદા નથી કાયદા પછી બીજું શું હોય ને અહીં સુધી પ્રયત્ન કરવાનો કરવાનો પ્રયત્ન કરવા અને બહાર છે સંસાર વ્યવહાર કર્યા તમે ના પાડી દો પછી સાધુ કેવાય કેમ એને કે કે બે બબરે જેટ બતાવવા નથી કે સુદેવાર એમાં શું હોય છે ને એનો ગાઈડલાઈન્સ શું આ કેને નામ લખતો નથી સુદેવસ કે રિગલ કરવા જેવું નથી એ કે કે આ ટીકયા બધી સુવાતું ચાર ભેગા થાય તારે અરે ચાર જ રૂપિયા થાય અક્ષરે અમે એટલા બધા તમારા પ્રત્યેક પરમી નહીં આગળ તમારી જોડે તમારા સિવાય મતલબ એવો તો આ બધા નથી બોલતા બોલે છે એટલે આ તો તમે થી અત્યારે પકડી પકડી છે ને ને ને પરમ લખી લાવે પાછો ના પડે એવું જાણી છે મને નથી લાગતું પાકવાનું પાકવાનું ઘરે મૂકો છો કે જેનો બોલ પાછો ના પડે એ તો મોટા ખરાબી હોય તો છોકરો ના અમે કઈ સુરત હોય તો કેવી રીતે આ જગ્યા કેવા મારા પાસે નથી સમજ્યા નથી પછી આ મેૂરી દેવાની તરીકા તરીકા કેવી થાય કઈ રહ્યા છે પરીક્ષા શું પરીક્ષા કરેલા પણ મારું કારણ છે કે આ ચા આ વાત મારી બહુ ઊંચી અને એ શરૂ કર્યું તો આવી અને તમારા બે બઉ સસ્તે બઉસે થોડી વાર પછી પાછળ ચિંતા કરી ગયા ઘરનું બધું યાદ ને બધા બધા કેવા દે પેલો ત્રીજો મારે જાણી લોજ્ઞ વિજ્ઞાન થાય છે પેલી હજાર હોય છે પછી નીકળેલી પછી હું સમજી ગયો એકદમ થઈ જાય કઈ બહુ પછી આવું વર્લ્ડ માં નથી આ લઘુત્તમ ભાવે પરમ ભાવે ગુરુત્તમ ભાવ નથી ચાલુ આટલું છે એ વો કરાવડા મે દસ કમાઈ તમે કહેવા ન કરાવે તમે ગંટી કરતા જાવ આ તમાર આ તમાર બધું ને પણ અમે આ પ્રકૃતિ પ્રાયમ કરે પછી તમને ખાતા કે આ હું ભૂલ્યા છું કે આપણે તો બધું હે દેરાવાય આ બધું આ જાડે થી ઓગર એને જાડે થી નામ લેવું હોય તો થા થા થા લાગડી હોય તો બધા ને પગે લાગુ પગે લાગુ લાગણી લાઈટ નથી ખબર ને ને નડે પણ વાસ્તવિકતા ઇમોશનલી કામ ન જાય એટલે બધાય પર વાઇફ ન લાગે આ ઓલા ગયા ઘર બી દેવા લાગેલા ઘર બી દેવા લાગેલા ઘર પણ દેવા લાગેલા છે ઘરથી ઘર વેવા હતા થી કમન કરેલા લાગે હા તમારી વાઇફ ન વગેરે તમને જ ભૂલી જાય એ રાત ના દેને મને કે ક્યાં વિલેન તો આ ફાતિલા શેરાડે બે હાથમાં રાખો ના રાખે એટલે લગાય નહીં હા પણ કેટલા બધા આવે બહુ નીકળી ગયો બંધ લગાડું બન્યું જેને કાળજી હશે જેને લાગણી હશે જેને જરૂરિયાત હશે હવે એવું લાગે કે પાસ પણ તે કોઈ ના હે માદા ઉભો જી પરવા મારી આવે મનાયે હલી જાય તાર હે નનો બહોરો નીકળી ગયા અરે એમને ક લગન બને આવો આવ ને યાર મને ક હવે લાગી ગયા ઉમા ઉમા ગંગા તો બ ધસ રોગ તો તે બ કેતવરી એટલે ઉડી રહે કે હું કહું કે હું તે નવાયંંતાણ તો બોલાઉ ને બધું બોલર ને મત મત સે નહી એટલે સબ દે સબ લાગે કે આ તો કળક કરી નું કરી નું પણ હવે તમે પેલા જાય છે માય તમારે મુખ્ય જવું જ મે તમારી એકાદ કરવાની સાયન્સ બધું વિજ્ઞાન છે પછી પછી